શ્લોક નંબર કૃષ્ણ ભક્ત સ્વધર્મા પતન યસ્યતા વૈશ્રવ્યા કથા વાર્તા વા પ્રભો અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ જે વ્યાખ્યાન કરનારાના વાક્યોથી શ્રી કૃષ્ણ ભગવાનની શ્રવણાધિક નવ પ્રકારની ભક્તિથી પતન થાય અથવા પોતાનો પાળવાનો વર્ણાશ્રમ તે થકી પતન થાય એનાથી વક્તાનું ભક્તિ અને સ્વધર્મથી રહીત પણ જણાય છે નહી તો એવું શક્ય બને નહી કથા સાંભળવાથી પતંગ થાય કથા સાંભળવાથી પતંગ થાય કથા સાંભળવાથી ભક્તિ વધે કે પરિણામ શું આવે છે એના ઉપરથી માપ કોનું નીકળે એનું નહિ તમારું તમારું માપ નીકળે તમે કેવા છો એ તમે તો બધું એમ કે સારું દેખાડી દેતા હો પણ તમારી હેરે કોખરે અને એમાં પરિણામ આવે એ તમારું જ પરિણામ હોય એજુ કાંઈ તમારા હાથની જે સેવા કરતા હોય બગડતા હોય તો એનો અર્થ એવો હશે કે તમે જ બગડેલા છો એમાં કાંઈ સુધારો ન આવતો હોય અને ભગવાનની ભક્તિનો વધારો ન થતો હોય તો એનો અર્થ છે તમારા આમ કાંઈ છે નહીં માલિપા નગર તો થાય જ એમાં આવે અને એમાં કઈ રે નહી ડબ્બો થઈ જાય તો એનો અર્થ એમ કે તમારા કૃષ્ણ ભક્ત સ્વધાર માત્મા પતનમ યશ્ય વાક્યતા મુકાત નવે શ્રવ્ય કથા વાર્તા એના મુખથી કથા વાર્તા મહારાજને તો ભક્તિ જોઈ છે તમે કેવા રોડા રોપાળા છો એ બહુ જોતું જરૂર નથી આ ન થાય બીજું બધું થાય તો મારા પોતાની સાઈડ છે આમ જોવાની હોય પોતાની આપણે જેને સત્સંગ કરાવીએ શું કરે આપણે જેને સત્સંગ કરાવીએ શું કરે તમે શું કરો છો એ બહુ મહત્વનું નથી આ પણ આપણે જેને સત્સંગ કરાવીએ છીએ એ શું કરે છે આપણે જેને સેવા કરાવી છે એ શું કરે છે આપણા હાથની જેના માણસો છે આજુબાજુના એ શું કરે છે એ આપણું પ્રતિબિંબ હોય બિલ કઈ પ્રતિબિંબ હોય આપણે જે સમાજમાં બહાર નો કરી શકતા હોય જાહેર એ બોલા કરી દઈએ લાજ શરણ થી આપણે નો કરી શકતા હોય ને એ કથા વાર્તા કરતા કોની કરતા ભગવાન ભગવાન ખોડે બેન સત્સંગ કરો તો કોનો કરો સારી વાતજ કરો કે મોડી આમાં તો ખૂણે બહેનની વાત નથી જાહેરમાં કીધું છે જાહેરમાં સત્સંગ કરતા હોય ખૂણે બહેનની તો વાત જ આખી જુદી છે એ અલૌકિક સત્સંગ થાય એ સામાન્ય ઓલો કોમન કોટીનો ન હોય એ તો એક્સ્ટ્રા ઓર્ડિનારી સત્સંગ જ હોય ખૂણે પણ આ તો જાહેર ઓલો કોમન સત્સંગ છે એની વાત કરી છે ઓલો તો વાત એની વાત પૂછવાની જ નહીં વિમુખ જ થઈ જાય એવું આજ તમને બહુ શ્રદ્ધા હોય ભક્તિ કરવામાં રાત્રે સત્સંગ કર્યો અને બે પચાસ થઈ જાય સવારે સત્સંગ પ્રભાવ થઈ ગઈ જે પુરાણાધિક વ્યાખ્યાન કરનારાના વાક્યોથી શ્રી કૃષ્ણ ભગવાન ની શ્રવણાદિક નવ પ્રકારની ભક્તિ પતન થાય અથવા પોતાનો પાળવાનો વર્ણાશ્રમ ધર્મ તે પતન થાય એના શ્રદ્ધા ઓછી થઈ જાય શ્રદ્ધા ઓછી થઈ જાય ભગવાન ની ભક્તિ સેવા કરતા હોય પછી બીજી શ્રદ્ધા એ ઓલી પચાસ ટકા માઇનસ થાય ક્યાં જાય જેનો સત્સંગ કર્યો એમાં જેનો સત્સંગ કર્યો હોય એ ભગવાન ટકા માઇનસ થઈ હોય ભગવાન કરતા રીતે ખબર પડે સત્સંગ કરનાર ખબર જ હોય અગાઉથી કરનારા તો કઈ ખબર પડવાની જરૂર નથી કઈ અથવા પોતાનો પાળવાનો વર્ણાશ્રમ ધર્મ તે થકી પતન થાય એનાથી વક્તાનું કૃષ્ણ ભક્તિ અને સ્વધર્મથી રહીત જણાય છે ભક્તિ ચટાકો ગબરગંડિયાને લાગે ને દયા હોય બહુ લાગે ને એક દીમા ચટાકો પણ લાગે ભગત લાગે તમારે રિપીટ જ કરવાનું છે રિપીટ નથી કરી શકતા તો પેલું નવું તો ક્યાંથી કરી છે રિપીટે નથી કરી શકતા કોલ લાગે રિપીટે રિપીટની કેપેસીટી નથી લે તો નવું તો ક્યાંથી સ્ટેટમેન્ટ કરીએ કઈ કોઈ સ્ટેટમેન્ટ કર્યું એને રિપીટે નથી કરવાની શક્તિ કેટલી બધી કેપેસિટી છે જો સ્વધર્મથી રહ જણાય છે નહી તો એવું શક્ય બને નહીં ચાલુ ભક્તિ હોય સત્સંગ કરીને જેમ આગળ જાય છે એમ સત્સંગ કરીને જ પડે છે ઉપર થોડુંક આમ કે જોવું પડશે કે સત્સંગ સત્સંગ કરતા હોય તો કઈ જોવાય નઈ કોઈ ખાતા હોય કે ખબર તો પડે નઈ અને બોલું તો એની મેળે ખબર પડી જાય બીજ દી હાંજે ડોળા કાઢવાની આખી બંધ કરી અને ત્યારે તો ખાવા બેવા અને તમારી ઉપર આમ તોળા ને ઉભા રહી આપડે સેવકો ઉભા રહી છે તો એમ થાય કે મારે ખાવું કે યુઝવું હોય સત્સંગ કરતા હોય ત્યારે તમે તોળાને ઉભા રહ્યો તો ઓલાને એમ થાય કે તોળાને ઉભા છે એટલે સત્સંગ કરવાનું જવાનું કેતા લાગે એટલે ત્યારે એમ ના કરે કઈ ખબર હું સત્સંગ કર્યો સત્સંગ કરે ખબર ક્યારે પડે બીજી ખબર પડે કે આજે સત્સંગ કર્યો તો ખવારમાં તરત એ ઓલી ધોધ તમે કોક છોકરાને એમ કે સત્સંગ કરાવી દીધો પરિણામ ક્યાં આવે ન એને ખબર ન હોય તમે સત્સંગ કર્યો હોય ત્યારે આવી ગયા હોય ખબર પડે કે હું સત્સંગ કર્યો હોય જો તારા પપ્પા ભેગા લાયક ભેગા લાયક એટલે સત્સંગ ત્યારે પછી તો બીજે વર્ષ એક વર એક થઈ ગયો પછી ખેંચ્યો ખેંચાય ને એવું થઈ ગયું મારે કીધું નાંગલ ઠેઠ જમીન માં ઉતરી ગયા હોય ખેંચ્યા ખેંચાય ને મહારાજ તો રાખે ખબર એમ મહારાજ તો બધાને ખબર તો રાખે છે પણ આ અગાઉ થી છે કે આમ કરજો સત્સંગ પતનમ ય વાક્યતા માટે તે ભગવાનની ભક્તિ અને પોતાના ધર્મમાં નિષ્ઠા વગરના પુરુષોના મુખથી શ્રી કૃષ્ણ વા શબ્દ એવ અર્થમાં છે વય શબ્દ નિશ્ચય અર્થમાં છે માટે કોઈ જાતનો સંશય કરવો નહીં આપણે સાંભળીએ તો એમાં કેમ એ સત્સંગ છે ને કથા બીજું જેનું શાસ્ત્ર વાંચો તો એટલે એનો સત્સંગ કર્યો આ તો પવિત્ર વાણી છે અને સાક્ષાત વાણી છે પવિત્ર છે સાક્ષાત છે એને સાક્ષાત જ કેવાય વાણી તો વાણી રૂપે તો સાક્ષાત જ કેવાય મૂર્તિમાન રૂપે સાક્ષાત નો કેવાય સાત પ્રકાર હોય છે અંતર્યામી રૂપે સાક્ષાત છે ભગવાન એ પ્રકાર છે તો વાણી રૂપે સાક્ષાત છે દર્શન રૂપે સાક્ષાત છે મૂર્તિમાન રૂપે સાક્ષાત છે એ બધા સાક્ષાત પ્રકારો છે હરિભક્તિ વિલાસમાં કહ્યું છે કે એશાં ગુરુ ચપ્યે છે વિષ્ણુ ચ પરમાત્મની નાસ્તી ભક્તિ સદા તે વચન પરિવર્જિએ જેને ગુરુની વિશે પોતાને જપ કરવાના મંત્રને વિશે ભગવાન વિષ્ણુ તથા પરબ્રહ્મ પરમાત્મા ઈષ્ટદેવને વિશે પરમાત્મા ભક્તિ સદા તેના વર્ચન છે અને આસ્તિકતા નથી એમાં તો એ ભક્તિનો અર્થ આસ્તિકતા છે એને એમાં આસ્તિકતા નથી અને નિષ્ઠા નથી તો એનાથી આપણું કાંઈ વળે નહીં કઈ ન આખી રાત સત્સંગ કરે તોય ન મળે અને આખું વરાહ કરે કે આખી જિંદગી કરે વળવાની તો વાત નહીં પણ હરખું નરે સત્સંગ કર્યા ભેળું પરિણામ આવે જેને પોતા ગુરુ સદા તેના પરિવાર હું છે ને નવો સાધુ હતો ને ત્યારે શાસ્ત્રીજી મહારાજની યારે જેને બને નહીં એની કથા મને કોઈથી સાંભળવી ગમે જ નહીં સભામાં પરાય સાંભળવી પડે તો હું ઝોલું ખાઈ લો એમાં બેઠા બેઠા મને ગમતું જ નહીં પેલાથી એને સ્વામીને યારે સાંધવા ન હોય તો મને ગમે જ નહીં પરાય સાંભળવી પડે તો કાંઈક કરું પણ એનો શબ્દ એ કઈ ઉઠ્યા પછી યાદ ન આવવું કે શું બોલ્યા કો પૂછે આપણને કે શું બોલ્યા તો યાદ ન આવવું જોઈએ નો કરવું આવો જોઈએ પરમાત્મા નાસ્તી ભક્તિ સદા તે વચન પરિવર્તય વર્ષ હતી એવું ન કીધું પરિવર્તન પરિવર્તન હરિભક્તિ વિલાસ માં કહ્યું છે કે એશામ ગુરવ ચપિયે વિષ્ણ છે પરમાત્મા પરબ્રહ પરમાત્મા ઈષ્ટદેવને વિશે શ્રદ્ધા ભક્તિ કે આસ્તિકતા નથી તેના વચનનો ત્યાગ કરવો અર્થાત તેના મુખથી કથા ન સાંભળવી જીવનમાં કથા કરવાની બહુ મજા ન આવે કે મહારાજમાં નિષ્ઠા નથી નિષ્ઠા છે એ કોનું પરિણામ છે શ્રદ્ધા એટલે એને મહારાજમાં રસ નો આવતો હોય તો મહારાજમાં નિષ્ઠા ક્યાંથી આવે મહારાજમાં રસ નો આવે તો મહારાજમાં નિષ્ઠા ક્યાંથી આવે રસ આવે પછી શ્રદ્ધા આવે પછી નિષ્ઠા આવે એનો રસ જ નથી રસ તો બીજા આવે છે રામાયણમાં આવે ભાગવતમાં આવે તો રામાયણમાં ભાગવતમાં રસ આવે એમાં વાંધો નહીં એમ પણ આમાં ન આવે એને ઓલે પણ આવે તો એને સમજવા દેવું છે રામાયણમાં આવતો હોય તો એમાં કઈ વાંધો નહીં કઈ થોડું ઓલું તો નથી બીજું કઈ પણ આમાં ન આવે અને ઓલે પણ આવે એટલે કે એટલું જ કેમ કે મહારાજમાં નથી એને આવતું નગર વધારે તો મહારાજમાં આવવો જોઈએ અને પછી રામાયણમાં ન હોત ભાગવતમાં હોતે આવવું રામાયણમાં ભાગવત માં રસ નો આવે તો કથા ને શાસ્ત્રો તો છે પણ મહારાજમાં કથા હારી વખણાતી હોય લ્યો તો કથા બહુ ભારે કથા કરે તો ગુરુ માં નિષ્ઠા હોય નિષ્ઠા ન હોય એને શારીરિક હોય પોતે મંત્ર જપ કરે છે એમાં નિષ્ઠા ન હોય સંતોષ ના હોય બીજું બધું કરી રાખે એ બધું કરવાની જરૂર નથી એટલું જ કરી નાખે તું ઘણું થઈ ગયું એટલે કરી નાખે એને પૂરું થઈ બીજું દોડવાની જરૂર ન હોય અને આનમુકીને બીજું કરે બીજું કઈ શ્રમ એવા તુષાવઘાતી નામ બ્રહ્માજી એ કીધું કે તુષાવ ખાંડે રહ નીકળવાનો હોય તો આ ચાર માંથી નીકળવાનો બીજે કઈ થી નહી એમાં જો ન નીકળ્યો છે એને બીજી કઈ થી નથી ગુરવ જપ્ય વિષ્ણુ વિષ્ણુ અને પરમાત્મા ઈષ્ટદેવ ગુરુમાં જો એને શ્રદ્ધા હોય તો એ ગુરુ ને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કરાવી દે તો જ કરાવે ઈજ કરાવે ને જપ્ય વિષ્ણુ અને ઈષ્ટદેવ ત્રણ માં શ્રદ્ધા કરાવનારા ગુરુ છે નિષ્ઠા કરાવનાર ગુરુ હવે એને ક્યાંથી ઈજવું પડે પોતાને જપ કરવાના મંત્ર ને વિશે ભગવાન વિષ્ણુ તથા પરબ્રહ્મ પરમાત્મા ઈષ્ટદેવ ને વિશે શ્રદ્ધા ભક્તિ કે આસ્તિકતા નથી તેના વચન નો ત્યાગ કરવો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો કે શ્રી કૃષ્ણ ભગવાનના સિદ્ધાંતો કે રામ ભગવાનના સિદ્ધાંતો કે બધા એક જ હોય ઘણા ખરા તો પણ થોડાક ફેર હોય ને રામાનુજના સિદ્ધાંતો કે સ્વામિનારાયણના સિદ્ધાંતો ને શંકરાચાર્યના સિદ્ધાંતો કે કોના કોના રસ છે વધારે બધામાં ભગવાનના પોતાના ઈષ્ટદેવમાં રસ પછી બધામાં રસ હોય તો હાર પણ પોતાની ઈષ્ટદેવ ના સિદ્ધાંતોમાં હોય તો એ બહુ ભયંકર કદાચના હોય પ્રભુ કદાચ નવે શ્રવ્ય કદાચ બે વાર ક્યારેય એને નય ક્યારે અને નહીં ન સાંભળ તમને સ્વામિનારાયણના સિદ્ધાંતોમાં રસ નથી તમને સ્વામિનારાયણમાં ખુદમાં રસ નથી એની કથામાં તમને રસ આવતો નથી એટલે તમે એના રોટલા બગાડો છો તમે રોટલા ખાવા એ બેઠા છો ખરેખર તો તમારે પ્રમાણિક હો તમે અંતરથી તો બીજું વ્યૂઝ આવવું જોઈએ જ્યારે હોય ને જ્યાં રાહ હોય ને રોટલા ના ખાવા અને રાહ બીજે રાખવો એટલે એમાં કઈ કામ એનું ના થાય બીજાનું ન થાય જેને ગુરુ ને કે રાહ હોય ને જવું જોઈએ ર હોય ને જવું જોઈએ ફેરવો ન ફરે તો હોય ને જવું અને ફેરવે ફરે તો ફેરવો જોઈએ રાહ તો લગભગ ફરે નહી આપણે ફરી પાંચમણ નું માણા ફરે પણ રાહ ન ફરે કઈ અહીંથી આપણે બીજી કઈક યા ગયા હોય તો રાહ ફરી જાય આપણે ફરી રાહ કઈ ન ફરે કોઈ કોઈ નહીં રહ તો બધા એમાં થાકી જાય છે તો ક્યાં ફરે છે એટલે રાહ ન ફરે માણસ ફરે રહી ને વ્યાજે એ કેટલા બધા એમ પ્રવાહો બધા છે શાસ્ત્રીજી મારે બસો જણા દીક્ષા અપાવી છે ભગત ને થઈ એમાં હતા તો માંડ સિત્તેર વહી ગયા તા એમ ધામ વાગ્યા ત્યારે બોલે આખી જિંદગીમાં બસો જણાને અપાવી છે રહ હોય ને વ્યાજે પછી હોય ધીરે ધીરે ધીરે ડેવલપ કરે એટલે રહ તો એકવાયર થાય છે ને રહ છે એ એકવાયરની ચીજ છે એટલે એકવાયર કરે જો રસ અને નેચરલ રસ છે એ બહુ અકિંચિત કરવાયર રસ છે એ બહુ સ્ટ્રોંગ છે એટલે ધીરે ધીરે ધીરે ધીરે એકવાયર કરી એટલે રસ એટલે ખેંચી જાય હોય છે રાતે ખીલો ઉપડે ને અંતે રૂચિ સહાય કરે છે રુચિ હારી રાખી છે તો એને જબરજસ્તી અક્ષરધામ માં લઈ સારી રુચિ નું એમ કે પેલું શું હોય ને કસોટી હું એમ મારી રુચિ બહુ સારી છે હું કસોટી ફેરવે તો ફરી જાય તો રુચિ ક્યાં કહેવાય ઠેકાડું જ ન કે તમારું ધ્યાન પીડ્યું નહી મોડી છે ક્રિયા તો દંભે કરી ને થાય છે મજબૂરી એ કરીને થાય એટલે હારી વ્યક્તિમાં એને રુચિ થાય તો એને રુચિ સારી છે એટલે પાંચ સારા સાધુઓને પાંચ સારા હરિભગત એની એ જીવ મેળવવું એમને રુચિ મેળવી જોઈએ જીવ મેળવવું હોય એમને રુચિ મેળવી એ મેળવવું હોય એમ કીધું આપણે ન મળતો હોય તોય મેળવવો એમ કે જે તેથી ઝીઝવો ખાવા ખીલાવું પડી જાય પરબ્રહ પરમાત્મા ઈષ્ટદેવ ને વિશે શ્રદ્ધા ભક્તિ કે આસ્તિકતા નથી વિષ્ણુ ને વિશે એટલે ખરેખર તો વિષ્ણુ ના અવતાર ને વિશે બે મા ભેડા કીધા છે ને પરમાત્મા ને વિષ્ણુ એટલે અવતારમાં તમને જો નિષ્ઠા ન હોય તો અવતારી માં સાધન માં નિષ્ઠા નથી એને જેનું સાધન ખોટું છે અસદ છે એની અનુમિતિ અસદ થાય અસદ હેતુ સદ હેતુને ઓળખવા હેલા કે અસદ હેતુ ને જેને ગુને વિશે પોતાને જપ કરવાના મંત્ર ને વિશે ભગવાન વિષ્ણુ તથા પરબ્રહ્મ પરમાત્મા ઈષ્ટદેવ ને વિશે બે વાના એટલા માટે લખે વિષ્ણુ અને વિષ્ણુ ના અવતાર અને પરમાત્મા બે એટલે એમાં બે માં નિષ્ઠા એટલે એનું બેલેન્સ જાળવું પડે બઉ એને ગાળું દઈ દે એટલે કઈ ઈષ્ટદેવમાં નિષ્ઠા થઈ જાય એવું નથી અને એમાં જો ચોટી જાય તો એને ઈષ્ટદેવમાં નિષ્ઠા છે એવું નથી બે કુ કેવું સરસ શાસ્ત્રો લખે છે ગુરુ વિષ્ણુ પરમાત્મી ભક્તિ ભક્તિ સદા તેવું સેનું વિષ્ણ ચ પરમાત્મા નાસ્તી ભક્તિ હિ સદા તે વચનમ પરિવર્જયે જેને ગુરુ ને વિશે પોતાને જપ કરવાના મંત્ર વિશે ભગવાન વિષ્ણુ તથા પરબ્રહ્મ પરમાત્મા ઇષ્ટદેવને વિશે શ્રદ્ધા ભક્તિ કે આસ્તિકતા નથી તેના વચનનો ત્યાગ કરવો અર્થાતના મુખથી કથાવાર્તા ન સાંભળવી અને જો સાંભળે તો ફાયદો થતો નથી નુકસાન થાય છે કુર્મપુરાણમાં કહ્યું છે કે એશામ ન વેદા ન વિપ્રા ન જનાર્દન તંત્રની ધર્મશાસ્ત્રાણી शास्त्रो प्रेद न, होई, न होई, के परमात्मा पोते न होई, तो तेनो करी देवो। पगवान सांभल नरक हो तो त्याग करीजा विषय कथा वर्ता साप्ति थी एम भागवत म कहूर યન્ન્ય યન્ન વ્રજન્ગભિદો રચનાવાદાચુણવતી યયા કુકથા મતિઘની યાસ્ુતા હતભગૈ નૃતરસ્તુ શ્રુતા હતભ હતભે નૃભિરાતસારાંસ્તા ભ્રષ્ટ કરનાર અર્થકામની વાર્તાઓને સાંભળે છે તે ભગવાનના ધામને પામતા નથી પણ અશરણ એવા તેઓને યમના અંધારામાં નરકમાં નાખે છે એ ખેદની વાત છે આથી સ્વધર્મયુક્ત કૃષ્ણ ભક્તના મુખથી જ ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું તેવો જ પુરાણી સનતકુમાર સંહિતામાં સ્વધર્મસ્થો પાપી વિષ્ણુ ભક્તો જીતેન્દ્રિય યથાર્થ વાક્ સ્વધિતિ વક્તા પૌરાણિકો મત સ્વધર્મમાં રહેનારો પાપથી ડરનારો વિષ્ણુ નો ભક્ત બોલનારો સારો અભ્યાસ કરેલો પુરાણી વક્તા તરીકે કહેલો છે जे सत्यवचन बोलवे करता पारका द्रोह थायु जो सत्यवचन तय न बोलव कृतज्ञ होना संघनों त्याग करव व्यवहार कार्य विषय कोईनीछ न लेता पारको द्रोह करे हिंसा आदि उपद्रव पैदा करे आ सत्यवचन क्य न बोलव જે સત્યવચન બોલવાથી પોતાને કે બીજા સહન કરવી પડે આવું બોલવું તે સિવાય પોતાને પીડા સહન કરવી પડે એવું સત્યવચન ન બોલે બે કીધું બધા મોટા ભાગ એટલા માટે ગણવામાં આવે છે તેને દેશ કાળ સમયા સાર્વભૌમ મહાવરત પણ કહેવામાં આવે છે તો પણ સત્ય શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત કેવળ યથા દ્રષ્ટો નથી તેથી ભૂતાનુપઘાત સતી યથા દ્રષ્ટાર્થ બોધકત્વ સત્યપદ પ્રવૃત્તિ નિમિત્ત યથા દ્રષ્ટ ગણ છે એવું નથી કેવાનું પણ એના કરતા વધારે મહત્વનું છે એવું તો કેવાનું છે ભૂત અનુપઘાત છે એ વધારે મહત્વનું છે તેથી ભૂતાનોપઘાતકવે સીધી યથા દ્રષ્ટાથબોધકત્વ સત્યપદ પ્રવૃત્તિ નિમિત્ત ફલિમ ધર્મવ્યવસ્થા હિ ભૂતોપકારકઘાતકત્્યવસ્થાપિતા ધર્મની વ્યવસ્થા વ્યવસ્થા છે અને ભૂત ઉપકતા ભૂત ઉપકતા અધર્મ અને ભૂત ઉપકારકતા ધર્મ ધર્મ આ બધાય એના પાંચ વિભાગ કર્યા સત્ય અહિંસા અસ્ત્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ઈ પાંચે વાર જો આ ચોકઠામાં ફીટ થાય તો ધર્મ આ ચોખામાં ફીટ ન થાય તો સ્વપર ઘાત ભૂત ઉપયો પર ઉપર ઉપકારકતા સ્વ પર ઉપાતકતા અને સ્વ પર ઉપકારકતા ઉપકારકતા નો અર્થ એવો છે કે એનો ઉપકાર તો લૌકિક હોતે આધ્યાત્મિક હોય આત્મકલ્યાણકારક એટલે પોતાના આત્મકલ્યાણ નો ઘાત થતો હોય તો એવું સત્ય ન એમ દ્રોહ તાત્પર્ય એવું છે કે સોપર દ્રોહ સત્ય ભાષ્યમ નકારી છે પોતાના કલ્યાણ નો ઘાત થાય તો એવું સત્ય વચન પણ ન બોલવું ન બોલવું એટલે મૂકું રહેવું પગથિયા કીધા છે પાત્રે તો અસત્ય બોલ પણ અસત્ય બોલવાથી બીજાનો ઘાત થતો હોય એવું ન કરવું એ વ્યવસ્થા છે તે જ ભૂતોપકાર પણ ધર્મ નો પાયો છે ધર્મ છે એ ક્યાં એંગલ થી વિચારે છે પોતે પોતે ધર્મ છે એ ક્યાં એંગલ થી વિચારે છે એવું વિચારે મહારાજા ધર્મ નો અવતાર હતા તો એટલું બધું વિચારી નતા શકતા એટલે ભીષ્મ પિતા એવું કીધું છે કે સત્ય સચનમ તું સુલભમ પણ સત્ય સું દુર્લભમ સત્ય છે એને સમજવું છે એ બહુ કઠણ છે સત્ય સત્ય બોલે તો ખરા બધા પણ સત્યને સમજે તો કોઈક વ્યર લાગે સત્ય બધાને સમજાતું નથી હવે તો સત્ય કહેશું નગ્ન સત્ય કહેશું બહુ અતિ સત્યવાદીઓ હોય એ બધા સત્યને લુગડા ન પહેરાવે નગ્ન સત્ય કે ધર્મ ની વ્યવસ્થા છે તે જ ભૂતોપકાર પણ અને અહિંસા પણ ત્યાં સુધી જ છે ભૂત એટલે ભૂત આત્મકલ્યાણ અને ભૂત ઉપલ્યાણ છે એ વધારે મહત્વનું છે અહિંસા એવી હોવી જોઈએ કે આત્મકલ્યાણ ઘાતક ન હોવી આત્મકલ્યાણ ની જો ઘાતક થઈ જાય તો એ અહિંસા અહિંસા નો રે શા માટે અહિંસાટ ક્યારે એને મળે આત્મકલ્યાણ ઉપકારક થાય તો ઉપકારક થાય તો મળે બધાને અહિંસા ને અસ્તય ને અપરિગ્રહ ને બ્રહ્મચર્યુ અને ધર્મ છે એ આવું ચોકઠું રાખીને બેઠો છે અને ભૂત ઉપકતા ભૂત ઉપકારકતા એટલે ભૂત આત્મકલ્યાણ એને ભૂત ઉપઘાતક એટલે એને કોઈ રીતે એનો નાશ કરવો કે એને એની ઉપર અપકાર કરવો ઉપઘાતકતા અને ઉપકારકતા એ બે રીતે આલોકમાં મદદ થાય અને પરલોક માં હોતી મદદ થાય એમાં ધર્મ છે એ પરલોક લક્ષી છે આલોક માં હોતે છે પણ જાજુ પરલોક લક્ષી છે એટલે પરલોક માં એને મદદરૂપ અને એમાં જયારે એમાં ભક્તિ ભળે ત્યારે તેને આત્મકલ્યાણ છે એ જ પરલોક છે ભગવાનની ભક્તિ જાગે એ જ એની ઉપર ઉપકારકતા છે એટલે ધર્મ એવો હોવો જોઈએ કે ભક્તિને વધારનારો હોવો જોઈએ ધર્મ એવો ન હોવો જોઈએ કે ભક્તિનો ઘાત કરે એટલે સત્ય પણ એવું હોવું જોઈએ કે પરમાત્મા માં પ્રીતિ વધારનારું પરમાત્મા પ્રીતિનો ઘાત કરી નાખે એવું નગના સત્યની જરૂર નથી ધર્મ છે એ આવી દ્રષ્ટિએ જોવે છે અને એ દ્રષ્ટિ શ્રી કૃષ્ણ ની છે કૃષ્ણ મૂર્તો ધર્મ એ મૂર્તિમાન ધર્મ છે અને ઓલા બધા વેદ વિધિ છે આ મુહૂર્ત ધર્મ છે ભૂત ઉપલ્યાણ બીજ વાળી હોવી જોઈએ તો મનુષ્ય માટે તો બરાબર પ્રાણીઓ માટે બગાડી નાખે એટલા માટે ઉપાતક એને ઉપકારકતા સમજો કોઈ માણસ ને કોઈ મારે તો એને આત્મકલ્યાણ નાશ કર્યો એટલે એને દોષ લાગે જીવવા દુ તો જે થવું થાય પણ આનો તો બે આનો બગડે ને માને કે મારી નાખે મારી નાખી હોય તો નથી માર્યો એ તો રાગ પ્રાપ્ત કરવા માટે થાય તો આનું થાય જોતો હોય મનુષ્ય થાય પણ એ તો કે એ કઈ એના હાથમાં થોડું છે આખ્યાનમાં આવે છે ને મહાભારત ઓલા રાજા એ પૂર્વ બહિર બરફિશ રાજા એ પૂર્વ બરિશીન પ્રાચીન બરફ એ રાજા એ બધા ય પશુઓ લઈને ઉભા નારદા લઈને ક્યારે આવે તો એ બધા જો સ્વર્ગમાં ગયા હોય તો ત્યાં ક્યાંથી ઉભા હોય જો એને બધા યજ્ઞ માં જ હોય ને જો એ સ્વર્ગ જ ગયા હોય તો સ્વર્ગમાં તો કોઈ કુવાળો છે નહીં હેલીકોપ્ટર ને એવું બધું હોય કુવાડા પાછો હાજો કરીને પાછો ખાઈ એવું હોય છે એવી રીતે ઉભા તો સ્વર્ગ માં ગયા હોય એનું આત્મકલ્યાણ થયું હોય તો ન્યાય ક્યાંથી ઉભા હોય એ તો વાંધો નથી પણ આમાં એવું નથી આમાં તો એના જે ચોરાસી ક્યા થી પૂરી થાય એના જેટલા કર્મ લખ્યા હોય એટલા બધા ભોગવી લે ત્યારે કુતરા નો દેહ આવ્યો અને કુતરા ને આયુષ હતી ધર્મ ની વ્યવસ્થા છે તે ભૂત ઉપકાર પણ ભૂત ઉપણું એમને આધારે વ્યવસ્થા પામી છે એટલે બે ને ધ્યાનમાં રાખીને લેવાનું ખાલી એક ભૂત ઉપકારક પણ જેવું જ નથી ભૂત ઉપકારક કરવા જતા ભૂત ઉપર બે નો ધ્યાન એટલે હિંસાનો પણ એવી જ રીતે વિચાર કરવો પડે કારણ કે હિંસા ને સર્ટિફિકેટ લેવું છે જો એને પૂરું સર્ટિફિકેટ નો મળે તો અહિંસા પરમો ધર્મ નો ગણે પરમ ધર્મ નો ગણે એને જ્યારે આવું સર્ટિફિકેટ મળે શાસ્ત્રો તરફથી કે આ અહિંસા છે એ આત્મકલ્યાણની ઘાતક નથી મહારાજે એટલા માટે કીધું કે અતિશય જે દયા રાખે અને અતિશય જે અહિંસા રાખે એ કલ્યાણનું સાધન કરી ન શકે એટલા માટે અમે વૈરાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર બનાવ્યા અને એમાં જેવી બની આવે એવી ભગવાન એમ કે એવું ક્યાંક કીધું છે કે ઉપાસના એ કરીને જેવી થઈ શકે એવી ઉપાસનાથી એનું કલ્યાણ તો અહીંયા આત્મા અહિંસા અને આત્મકલ્યાણ એ બે ની વચ્ચે છે તમે જો કાંઈક પણ ચેષ્ટા કરો તો હિંસા થઈ જાય હિંસા થઈ જાય તો તમે ભક્તિની ચેષ્ટાય કાંઈ ન કરી શકો ભક્તિની ચેષ્ટા ન કરી શકો તો આત્મકલ્યાણનો ઘાત થયો અહિંસા તો તમે પૂરી પાડી પણ આત્મકલ્યાણનો ઘાત એટલે એનું ઓલું સર્ટિફિકેટ નહી મળે ધર્મ ધર્મનું સર્ટિફિકેટ મળેલ્યાણ ભૂત ઉપરખા બરાબર પાડો અને જેટલું તમે વધારે બેલેન્સ રાખી શકો એટલું બઉ વિચારવા જો બ્રહ્મચર્ય કેવી રીતે વિચાર કરવો એ હોય જોઈએ મહારાજ કેવું આ એટલું બધું ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા બીજે ક્યાંય કરતા ક્યાંય હોય કેવી સરસ મારે છે કે ધર્મ છે એ કઈ દ્રષ્ટિ વ્યાખ્યા થાય છે અને કોઈ પણ ક્રિયા છે એ ધર્મના ચોકઠામાં બેસાડવી હોય તો કેવી હોવી જોઈએ કોઈ પણ ક્રિયા સત્ય છે તો બોલવાનો વિષય પણ ધર્મ છે બોલવું ધર્મ નથી અને સાર્વભૌમ મહાવ્રત એવું એને મોટું સર્ટિફિકેટ જોઈ ધર્મનું સાર્વભૌમ મહાવ્રત છે સત્ય ત્યારે એ કેવું હોવું જોઈએ તો એમાં આ બે બરાબર જળવા જોઈએ ભૂત આત્મકલ્યાણ અને ભૂત ઉપઘાતકતા ભૂત ઉપઘાતકતા ઓછામાં ઓછી હોવી જોઈએ અને ભૂત આત્મકલ્યાણ વધારેમાં વધારે હોવું જોઈએ એવું જો સત્ય હોય એવી અહિંસા હોય એવું અસ્ત્યય હોય અને એવો અપરિગ્રહણ એવું બ્રહ્મચર્ય મારે કીધું કે ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી હોય અને જો એને ભગવાનની નિષ્ઠા ન હોય તો એ જાળવા દેવો એનું કલ્યાણ નહી થાય એવું કીધું બ્રહ્મચર્ય પાળીને ભગવાનમાં બ્રહ્મચર્ય બ્રહ્મ સ્વરૂપ કહ્યું સનત સુજાતે આ લોકો આપણે બોલા બ્રહ્મચારી ના ધર્મમાં આવ્યું હતું વર્ણ પ્રશસ્ત ધર્મ અતિ ઉત્તમ ધર્મ છે તેથી ભૂતનુપઘાતકવે સ્ટાથભૂતકવ સત્યપદ પ્રવૃત્તિ ફલિત ધર્મવ્યવસ્થા હિ ભૂતોપકારકઘાતકત્્યવસ્થાપિતા ભૂ ધર્મ પ્રવૃત્તિ છે આચારલક્ષણો ધર્મ વાણી લક્ષણો ના ખાલી બોલી દે એ વ્યાસ પીઠવું પડતી અયમ ધર્મ એમ નથી આચાર લક્ષણો એ ઉતર્યા પછી શું કરે છે તો એ ધર્મ લાગુ પડે બેઠા હોય ત્યારે તો કોઈ બાઉન્ડ્રી બારા જ હોય એટલે કોઈ લાગુ પડતું હોતું નથી આચાર લક્ષણો ધર્મ એ હું કરે અને ધર્મ પ્રવૃત્તિ છે એને આચાર પ્રવૃત્તિ એ આચાર છે હું તે ભૂત ઉપકાર પણ અને ભૂત ઉપકું એમને આધારે વ્યવસ્થા ને પામી છે તેથી ભૂત અનુપઘાતકત્વે પ્રવૃત્તિ નિમિત્ત એથી ફલિતમ પ્રવૃત્તિ નિમિત્તે પ્રવૃત્તિ નિમિત્ત છે એટલે આચાર છે એ ધર્મ દેહ છે ધર્મ દેહ શું છે આચાર છે કોઈ પણ સત્ય તો ખાલી એક વાણીને જ લાગુ પડે એટલે સત્ય ખાલી વાણી છે એ સંપૂર્ણ ધર્મ નું સ્વરૂપ ન બની શકે આચાર હોવો જોઈએ એટલે સત્ય આચાર કેવો હોવો જોઈએ કેવો હોવો જોઈએ તો કલ્યાણ ને સિદ્ધ કરે એવો ભૂત અનુપઘાત અને ભૂત ને અનુપઘાત રૂપ હોવો જોઈએ આ એમાંથી પછી બે પાછા બે ને એકબીજાના વિરોધ છે બીજાનો ઉપકાર કરવા જાવ તો બીજા પેટું માણસો હોય એ કોની હામેલા હાથ લંબાવીએ કોઈ ને ઉપકાર ન કરી એટલે બે ને બેલેન્સ રાખીને કરવાના અહિંસા છે અહિંસા પાડવા જાઓ તો આચાર જ લુપ્ત થઈ જાય ડગલું ફરો તો આચરણ આચાર છે એ લુપ્ત થઈ જાય કલ્યાણ નો આચાર છે એટલે મારાજ કે એ બી અહિંસા રાખવી જે મુઠ્ઠી વાળીને બેસી રહે તો એનાથી ભક્તિ થાય જાય એવું મારે અતિશય અહિંસા પરાયણ જે આચાર્યો થયા એના માર્ગ માં ભક્તિનો લો પરંપરા થી ગરબડ થઈ ગયા ભક્તિનું આચરણ એટલે એવું ન કરવું મારા એવું કીધું અહિંસા અતિ અહિંસા છે એ વૈરાગ વિના તો થાય નહીં અમે વૈરાગ પક્ષ મોડો પાડી એને ભગવાન ના મંદિર બનાવે છે એમાં થોડોક જો ધર્મ રહેશે થોડોક જો ત્યાગ રહેશે તો પણ ભગવાન ની ઉપાસના રહેશે તો અંતે એનું કલ્યાણ થશે આચાર છે એ ધર્મ દેહ છે આત્મા ગણો હોય તો એ ધર્મ નો આત્મા આચરણ વિના એની અભિવ્યક્તિ નથી થઈ ધર્મ જોવો હોય તો કે જગ્યાએ જુઓ તો એમાં જોવો કે પછી ફિલો કરતો એમાં ન્યા જોવો એ શું કરે છે આખો દીમા ન્યા જોવાનો આચાર છે ને આચાર લક્ષણો ધર્મ આચાર લક્ષણો ધર્મ એ હું કરીધો હતો કરો ભાઈ અતિ વ્યક્તિ અવ્યક્સ લક્ષિત થાય છે આચાર થી જેનું લક્ષણ છે આચાર્ય લક્ષણ શબ્દ સ્વરૂપ ને કથન કરનારો છે લક્ષિત હો થાય છે આચાર થી લક્ષિત થાય દમથી કેટલા થી કરીએ કે દેખાય તો ખરે દેખાય તો દમથી કરે એને દમથી ખરેખર તો આચાર જ નો કહેવાય સદાચાર જ નો કહેવાય દમ ભળી ગયો તો દંભ પોતે જ સદાચાર નથી અર્થ થીમ આચાર બે માં દંભ ને આવે ને ખાલી આચાર લક્ષણ કેવાય આચાર લક્ષણો ધર્મ એટલે આચાર જોવાનો પણ સદાચાર કહેવાય છે ને સદાચાર ધર્મ આચાર તો બધો દુરાચાર હો તે આચાર જ છે ને દુરાચારી આચાર નથી એને આચાર શબ્દ તો લાગે જ છે ને દુરાચરણ કર્યું આચાર તો કેવાય આચાર લક્ષણો ધર્મ એટલે સદાચાર લક્ષણો ધર્મ બુદ્ધિશાળી છે એટલે બુદ્ધિશાળી નો વ્યુત્પત્તિ શું એની વ્યુત્પત્તિ શું એટલે એને ભાઈ ઉપર આગળ પ્રશસ્ત લખાડવું પ્રશસ્ત બુદ્ધિ માં એમ ન લખાડાય પણ એ સમજી જ લેવા ને કે એમાં રોઢ થઈ ગયેલો છે ક્ષણ એટલે સદાચારમાં રૂઢ આચાર લક્ષણ ધર્મ જયારે સ્વરૂપ કથન માટે આચાર ઇજ ધર્મ છે પણ આચાર ઇજ એનું સ્વરૂપ છે સ્વરૂપ કથન માટે લક્ષણ શબ્દ મૂક્યો છે બે સીંગડા હોય ને ચાર પગ હોય ને પૂછડું હોય ગાય કહેવાય તો સાંભળી લે એટલે એમ પણ તાય નીકળી હોય કે જો આ ગાય એમ એટલે એને સ્વરૂપ કથન કીધું આચાર લક્ષણો ધર્મ એટલે લક્ષણ એનું સ્વરૂપ છે એવું બતાવવા માટે અતિ સ્પષ્ટ કરવા માટે એટલે સ્વરૂપ લક્ષણ સ્વરૂપ કથન